અશુદ્ધિ થઈ ગઈ છે એની શુદ્ધિ થઈ જાય એટલે જ્ઞાન થાય શું થાય અને જે આપણે પેલા ગુણો કહીએ છે તે આવરણ કરીને ગુણો કહીએ છે પરલંબન છે સ્વરિતિ તો અવલંબન ને આધારિત નથી રે એમ ના સ્વરી સ્વાભાવિક છે સ્વાભાવિક છે ના પણ અવલંબન નો જયારે આધાર લીધો તો પછી એને પરિણિત પરિણામિક ગુણ શું અવલંબન આપણે નથી લીધો પણ જો લઈએ તો જ્ઞાન આપું ને પરિણિત અને સ્વરી આપડે જ્ઞાન આપીએ છીએ ત્યાંથી સ્વપરિતિ કરીને સ્વપરિતિ થઈ શકે એમ પરિણી રા અવલંબન કહો છો એ બરોબર છે પણ આ તો અવલંબન છે સ્વરિતિ માં જઈ શકાતું નથી એવું જ્ઞાન છે આપડે જ્ઞાન આપ્યા સિવાય તમને હું કરતા છું એવું જે ગયું છે તમે અવલંબન પછી અવલંબન રહેજ ને સ્વરૂપ છે તે નથી હવે આ જે ક્રિયા છે મારે મારે ક્રિયા થઈ ને એ મારે અવલંબન દેવું પડે છે ને મારે હું શુદ્ધ પણ જોઈએ પણ એ અવલંબન વગર હું તમારી કેવા પેલું છે આજ્ઞા રૂપી અવલંબન જોઈએ જાણીએ પણ એ ટેમ્પરરી શુદ્ધતા થવું સ્વપરિ ક્યારેય ફરેવી તો છે નહી પણ તમારે છે તે અવલંબન રાખવું પડે સ્વરિતિ લાવવાની કોશિશ છે ત્યાં સુધી હવે પરિણામ સ્વપરિણામમાં કેવી રીતે જાય ના જાય પણ તમારાવલ છે હું શું કેવા માંગુ છું કે તમને પરિણતિ નથી માટે તમને કર્મ બંધાતું નથી પણ છતાં તમારે આવે તો કરવી પડશે અવલંબન લેવું પડશે ને કઈ પણ ક્રિયા રહી છે ક્રિયા રહી છે ને હવે સ્વપરિતિ માટે નહીં પરિણતિ માટે નહી બીજી વસ્તુ માટે રહી છે પરિણિત માટે નથી તમે કહો છો ને અમુક અમુક જે અક્રમ જ્ઞાન હોવાને લીધે છૂટી ગયું પછી પર પરિણિત જે ક્રિયાઓ થયા કરે જેનો ગાંધા દસ્તા રહે ત્યારે એમાં કઈ કરવા પણ હોય છે બેસીને પણ આપણે શું સમજવું આપણે થોડી રાજા જોઈ બી પડે ના પણ શું સમજી સાથી આવ બોલવાનું કરતા આવડે જાય જાય તો આવડે જાય દાદા આવડે જાય ને તકમો એનો પ્રયત્ન આ એ પ્રસાદ એ કરવાનો છે કે બધામાંથી આવી જાય હું એન્જિનિયર થઈને એટલે અને એની જોડે એક બીજો એક્ઝિક્યુટિવ રહે છે એનું નામ એ મનોભાઈ છે એ અમને ગયા છે તે રૂમ રાખીને હું મનોભાઈ છો મનોભાઈ છો મનોભાઈ બોલે તો આપણને શું લાગે એમાં બ્રાન્ટીમાં એસ્ટાબ્લિશ થયેલ છે હા આપણે કેલા મનોભાઈ તો તું તું અમ સું દાદા કરે નગર કોમનો હું મનુભાઈ છું મનુભાઈ બોલે સરમા તો અવરો ગયો એટલું જ પાછું મારે આવવું પડશે એટલું પાછું એટલું પાછું આવવા માટે સુધાર્થમાં બોલવું પડે પડે ને શુદ્ધાર્થમાં તો છો બીજા એક મનુભાઈ હોય હું મનુભાઈ છું મનુભાઈ છું મનુભાઈ છું બોલ બોલ કરે તમને ક તમે શું કહો મનો છો ને સુધારમાં છો તમે શું કાગા કયા કરો તારે આપડે કેવું પડે ગાગા કરું છે મારો જરૂરિયાત છે હું હાથ મઈ લાગો ગયો હતો આ જગ્યા હવે એ જગ્યાએ પાછું આવવું તમારે એટલું સુધાર માં બોલે પાછું પછી નઈ બોલું પ્રકાશ આવ્યા પછી પુરુષાર્થ ને ક્યાં સ્થાન પુરુષ તરીકે પુરુષાર્થ એટલે સ્વ પુરુષાર્થ થાય કે પોતાનો અંધારું નીકળી ગયું પણ આશ્રમ વિજ્ઞાન છે ને એટલે તમારે બધા નિકાલ કરવા બાબત રહી છે ને એટલે તમારે શુદ્ધ ઉપયોગ બટન ચાલુ રાખવું પડશે તમારે આ બટન પેલું દબાઈ જાય પેલું દબાવી પેલું દેશે પણ વારે ઘડી પાસે તમારે બટન બટન કરતા આ પાક ચાલુ કરવું પડે તમને સમજ